વિતરાગતા પૂર્વક સર્યા વિતરા તૈયાર वगर गाट आ जी, आ आ, है गाट गाट ना तो है आ, राके, आ, पर मैने एक सत्संग भैया मैंने एक जन पूछू मै ते आत तब એમને જરા કોને મેં કહ્યું હું કેવી રીતે કહું મારી સપ્લિમેન્ટરી આપું છું તે પેલા પચાસ ટકા માઇનસ પછી એ જોવાની શરૂઆત કરે છે એટલે મેં કીધું કે દાદા પ્રત્યે પૂર્વગ્રહ હોય તો મેં કહું હું મારી સપ્લિમેન્ટરી એમને કેવી રીતે આપું બરોબર હાજર થાય તો આ ના પાડે કે આવું મેન કરે તો હવે ક્યાં રહેશે હું બહાર જાઉિ ના ધર ખરો ખરો આ મોટી કમાની મા બાપ ની સિવાય રાધા નદી ની સિવાય મોટી કમાણી મહિલાનું પણ કમાની બરાબર હોય દાદા ખાઈ તો હોય જાય ખીણો આવે છે ડુંગર ચડવા માટે ઉન્ડ પગડ્યું નહી છે ને કર્યા ટેકડો કરવા છે ને ખીર કર્યા કરે છે વાસ્તવમાં એ પૂછા જમશે ડુંગર હતો એ કાઢી નાખી ડુંગર તોડ્યો ગ્રાઉન્ડ કરવા માટે તેના બધા વેલ ઇજગર કરી કારણ કે હાલ વાલી વાન કાજી કરવાનું હાલ વાલી વાન બીજું હાલ વહેલાતું નથી બીજું લેવાતું નથી પોતાને પોતાનો જ માલ આપે તમારો પોતાનો જે માલ છે ને તે અમારે ઉગાડી ગાડી લઈ ને આયા છે ઠાકોર ભાઈ ગયા હોય મને વધુ પછી ગમે કઈ દુકાન હોય એટલું પૂછવાની જરૂર દુકાન નો સવાલ ત્યારે તમે બગા તો નિર્ભયતા આવી છે તમે બધા ત્યાર પછી તમારે એમના પરિચય માં જોવું પડે કે વિતરક્ષતા કેવી વર્તે છે જયારે પૂછે ત્યાર પછી એને દ્રષ્ટિ આવે મને કઈ સમજાતું નથી ગુજરાતી કઈ બને આપણને સમજાતું નથી ખરો પરમ વિનય કેવો હોય દાદા ખરો પરમ વિનય કેવો હોય પરમ વિનય ખરેખરો કેવો હોય એવું પરમ વિનય માં કોણ રહે છે ભરત નહીં રે ચાર જણા ખબર પડે ને અમને આવી રીતે રહે તરે દે કે ખબર પડે કોણ ગયો એવું નહી હવિતે રહેવાય હવિતે રહેવાય આવ જોઈને હવેતે રહેવાય પરમ વિનયમાં નકલ કરવાની ચીજ નઈ નકલ કરવાની ચીજ નઈ નકલ કરવાની ચીજ નઈ નકલ કરવાની ચીજ નઈ આપડે વિનય કરીએ આપણને નહીં અને અધુરા માણસ મમ્મી જમીન જાય એવું થાય ત્રણ મિનિટ એનું રૂપવાતું નથી કંકો ભાવ કે ભાવ કે બ્યાગ્ય હોતી નથી પરમ વિનેમરયો ભાવ હોય ડાબડ ઉતારો છો બરો ભાર છે લાલા અંધા છે તમને મતદાર બની લો અરે દેખાય દીપ દેખાય નબડીને કાય અરે ભાઈ પટિના નેમાલ સબ સન્મા સબ આલે ચાલે જ રહે કડસલે ને નેમાલ કેલે અને પરવિ નિતા આ તો ની મો દે મો નેમાલ વિને માહો તો ભલે ઉતરે ભલે નેમાલ આવે હોય એક પણ ભડો ઉતો આપને કે ઓર ના એ લેમટ ભાઈજી બાજીના માલ લોક પર નીકળવા જઈ રહ્યા છીએ ત્યારે બજારમાં બહુ પુસ્તક જેવું છે એ બેરાડી મેકે છે અને સંદાદી વે તો દે લે કે હવે ઘણી દે લેથી ભાઈને ના વિનય છે ડિસ્ટર્બલોલો કોમર એડિગલાગ મરો આ પાઇ પણ મુક છે એ છે કે આર બંદકડા બંધ રે હા તો બાય ને સુપ્રભે સુપ્રભે તો પ્રેમ કે તે કુળ કી ગયો આવજા કોઈ કોને કોણ આપો બસ તો મતલબ ડિપલેટ આ રો છે ત્રીજું મને દેખાય તો કને કને કરો તો મને ખબર પડે સાળો બુડ બહુતથી બગને રે માતો તલે ઓરે ઓરે ઓરે ઓરે સાળો ને અહી અરે ઓરમ પરે ને વિને ને ના પેતે ને મારી પરવિદનઈ પંદરે તારીખી એક પણ મહત્વનું નામ એકાદ યાદ નહીં ગુલાબ નું ફૂલ હોય ભાવ હોય ભારે ના લાગે એટલે પ્રત્યક્ષ મુખ નું કાણ એવું હોય ને હોય તો એકાદ બે હોય તો આપડે ઉતરાયણ આપડે એવા હોય દીપકભાઈ છે કાંતિભાઈ પરમ વિનય કોને કેવો તારે પરમ વિનય કોને કેવાય પરમ એવું નથી ક્વોલિટી નથી કે ડિઝાઇન નથી બઉ ઊંચી જાગૃતિ બઉ જાગૃતિ ઊંચી થાય વચન કા થી કોઈ દુઃખ થાય ભાવ રે પરમ વિ નાની પૂછ ને એકદમ સંતોષ કરાવે તારો વિનય તો તારે ને અમારી અમારો સંકલ્પ વિકલ્પ ટોલી દાદા કેમ કરે છે વિનય ને આપઘાત કર્યો કે વિનય છે ધન્યવાદ બધા આપઘાત થયેલા ટાઈમ લાગે આપઘાત કરો મારે લો તે બીજું આપઘાત થયેલો કેટલા આવું વિચારી ના આવે કોઈ પણ સંજોગો તો જરા વિધાયક છે ને તેમજો વિચાર ને આવે ગમે તે પ્રસ્તાદ ખુલ્લો કરે તો ના રે વાય કઈ ના રે જ્ઞાન ભારત કરવા સમજાયું ને આ જ્ઞાન આ જ્ઞાન ભાડે ને તેના શું સમજાય બધું સમજાય નહી સમજાયું કરશે એટલે एना फोड़ पड़ो आ सहस करे क्यों करे अंदर तूटी गया अंदर सांझेटी वाले क्या त्यार पी विन करे तो नहीं ઘણા જણાવશો તમારો કોર્સ પેલો અડવા જશે જોવા નથી આવ્યું છે મારે એવું દાદા ને એવું યાજ્ઞા એ બધા છે પાંચ આજ્ઞા પડવાનું કોઈ ને કઈ કોઈ ને કઈ કોઈ નઈ સારું લાગે પડ્યું લોકો નાસ્તી રહેશે તો એમ પોતા કદ ઓછા થતું જાય છે ને ઓછા થતો જાય ને એટલે ખરે નઈ ભાઈ બધું તો રાત જ ના કરે પડે તમને જ્ઞાન નો ફોર્સ ઓછો કેમ રેતો એટલે જ્ઞાન તો જ્ઞાન જ છે ને જ્ઞાન તો અજ્ઞાન અટકાવે એ પણ આજ્ઞાન જ્ઞાન નઈ થાય કે પેલો ફોર્સ વધારે ના હજુ એવું થઈ નિષ્પક્ષ બુદ્ધિ છે આનંદ અંત થઈ જાય એના માટે તમારે સેમ્પલ જોયું તો આપડા ભાઈ ખરાબ એ તો જાય આ ઓછો કઈ ના કરો ભાઈ રીતે કરાય તમને તો આંબળે કરવા મળે છે બે દોઢ મિનુ તમારી શક્તિ ને એટલે તમને સતત આગ્રહ બનાવે છે તમને આકાર બનાવે છે કાંઈ થતું દાદા પક્ષ પાસે આપડે જ્ઞાન તો આવું હોય પક્ષપાત ના કરે દેખાય ખડું પછપાત જેવું પક્ષપાત ના એનો દાદા અંદર હોય કે દાદા પક્ષપાત જે હોય નહીં દેખાય ખરું પક્ષપાત જેવું પક્ષપાત પણ તારું વલણ ખાવે भरत भाई पूछे पटेल ना राजीव मे दादा भगवान ना राजीपो ना मे દાદા ભગવાન સર કોના મળે છે દાદા ભગવાન ના રાજી છે જે કઈ મળે પ્રભાર માં હે ને રાજીપોલે બહુ આટલી વધી ગસ્તે ને એના ને નીનાન આ બેના પણ જો બોમ ના પડ્યા બસ બોમ ના પડ્યા તો કઈ ન થા આજી મને વિચાર આજી મને જેવું થાય તો આપો કે તો નીરુબેન ને માખી હે આ જે બન્યું બનુ એ કરે જ્ઞાન એવું કે છે એ તો બરાબર જ્ઞાન એવું કે તો બરાબર છે એટલે તમે બતાવશે આમાંથી આપણે જે માલ ભરેલો અને ચાલુ જો આવ્યું હોય તો આનું વધારે આવી જાય ચાલુ ના આવી જાય કોઈ ઘાંસી રાખવાય હોય છે રીત જુદી લાભ જે લાભ લેવા માંગીએ તે લાભ આ રીત નહીત જુદી વિનય ને બ્રેકડાઉન કરે છે વિનય નો અભ્યાસ કેવો સરવાર ભાજપ નીકળે જ નહી ના નીકળે પાછો ભરે છે મને પણ એવું મને એવું લાગે ખરું કે હજુ આમ જોઈએ જોઈએ દાદા ખુશ નથી એવું થયા કરે છે જે કચરો નથી અમારે કચરો તમારે નીકળવાનો નહીં કચરો નથી વાતો નીકળતી ને અલહમુલ બિલલહ એવું ઇજાન જે તે લોકો ગરીબ ખાતે એમ કહી એમ કારણ કે સરકારી ધારણ છે હા ઘણી વાતો સાચ છે સ્વીકાર ગોળ લાગલે એટલે પ્રાઇવેટ ખાતે ગ્રાઈનિંગ ના કરો અમે સાર બહુ છે કે દેતા આવડે નહીં હે તો એ તો મેં દેખા અમુક વાર લાગે પણ બધું કરવા વાતો દે વાત બધા વાત નો સાર કર વાત કોઈ ના આપે મને એવું થાય કે આગળ આવી બોલવાની કહેવાય છે તમને સમજ ના આપે એ તમારો ન્યાય ના આપી જન્મ કાર્ય જગે કાલે કેટલા જલ્ હવે નથી આવતો ખોટા પડવા મારે એટલે બંધ કર્યું ટેન્શન આપી પ્રગતિ નાખવા ટેન્શન આપણે પ્રગતિ થઈ ગઈ રસ્તા તમે મન ના કેવા જે પ્રમાણ ચાલુ થઈ જાય જ્યાં સુધી કે ન અમે ન બતાઈ શકતો કંડિશનલ લાઈન પર કડચરો મને સંકેત કરો રતન પટેલ મંડર છે એ ખોટું છે એવું લાગે એ વખતે ખોટું આવું હોય નઈ એમ એવું એવું કવું છે એવું તો લાગે મન ના કયા પ્રમાણે શું માનતો નથી પેલા તો તમે સાચું જ લાગે પછી એવું લાગે કે આ આવું ના હોય ના કરે ભે તો જમતું ના ગમતું તે સંતો થી મૂક્યા છે કદાચ સત્સંદ માં પડેલો આવશે જ્યાં સુધી સમ્યક્તો થાય તો સસંદ જ હોય સસંદ ગયા નિશાની છે સમ્યક તો ત્યાં જ્યાં સમય ના થાય ત્યાં સુધી ભગવાન નહી તો પોતા પોતાના સશન માં પણ જગત આપતી દાપણ થી જ મુખ હોય મુખ બાદ દાપણ થી ચડે એવો નથી અરે શાંતિ શાંતિ આપતી ના થશે એવો ટેસ્ટેડ હોવું જોઈએ લોકો પણ સંખેડે તો ખબર પડી જાય અનટેસ્ટેડ કેવાય આપેટ નાખવું ટેસ્ટ ગમે એટલો સંખેડ થાય એના પરિણામ ના બદલાય પરિણામ બદલાય નહીં વિરોધ જેવું ના દેખાય ગમે એટલો સંદલાય નહી મૂળ માં એક વાર ઉદ્ગલ પરિણીતી ના હોય એના પરિણીતી ભલે દસવી દસવી અમી જોડે પણ તમે દસરામ માં અને ક્રમિક માં કેવું છે દસબી જોડે જ હોય તમે જોડે જોડે જ હોય દસરી જુદા હોય તમે જુદા હોય બિલકુલ જુદા કારણ કેભાવ દેવ ને જ્યાં પોતે હોય ને ત્યાં જ આત્મા જોડે તો એટલે જુલું ભાષે દેવું અંદર શું અંદર આનંદ છે બહાર બંને અભ્યુ કરી આત્મા ને પૂજબ થાય અને કમિક માં કોઈ દાળ છૂટો પડે નહિ જયારે હોટકા થવાના થાય ત્યારે ઉપરાંત શું પાંચ મોમેન્ટ સો ટકા થઈ જાય અશાંતિ આ અહંકાર આ માન કઈ કઈ જગ્યા અહંકાર છે મેં આ ખોટો કર્યો छता है छठा दरज ना अहंकार आ, आ मान अपने जाए कि आ अहंकार से छूटो नहीं थो कम ले छूटो नहीं तो